યોની લખેલી સુવાર્તા એનો બારમો અધ્યાય યોહાનની લખેલી સુવાર્તા અધ્યાય બારમો પાસખા પર્વના છ દિવસ અગાઉ ઈસુ બેસાને આવ્યો લાજરસ જેને ઈસુએ મરી ગયેલામાંથી ઉઠાડ્યો હતો તે ત્યાં હતો માટે તેઓએ તેને સારું ત્યાં વાળું કર્યું તે વખતે મારથા સરભરા કરતી હતી અને તેની સાથે જેઓ જમવા બેઠા હતા તેઓમાં લાજરસ પણ હતો તે વખતે મરિયમે ઘણું મૂલ્યવાન જીનું એક પગે ચોડ્યું અને પોતાની ચોટ લખા ઘરમાં પણ તેના શિષ્યોમાંનો એક યહુદા ઈસ્કાર્યો જે તેને પરસ્ધીન કરનાર હતો તે કહે છે કે એ અત્તર ત્રણસો દિનારે વેચીને તે પૈસા ગરીબોને એ અત્તર ત્રણસો દિનારે વેચીને पैसा गरीबो शाया नहीं हम गरीबो नागतरी लेते कहू तीसुए कहु कि मैंने दफन करनेना दिवस ने मैंने राखवा दे के गरीबो तो सदा तारी हूँ सदा तारी જયારે યહૂદીઓમાંના ઘણા લોકોને ખબર પડી કે તે ત્યાં છે ત્યારે તેઓ એટલા ઈસુને લીધે નહીં પણ લાજરસ જેને તેને મરી ગયેલામાંથી ઉઠાડ્યો હતો તેને પણ જોવા માટે ત્યાં આવ્યા પ્રમુખી આજકોએ લાજરસને પણ મારી નાખવાની મસલત કરી કેમ કે તેના કારણથી ઘણા યહૂદીઓ ચાલ્યા ગયા અને ઈસુ પર વિશ્વાસ કર્યો બે પર્વમાં આવેલા ઘણા લોકોને લોકોએ સાંભળ્યું કે ઈસુ યરુસલેમમાં આવે છે ત્યારે ખજૂરીની ડાળીઓ લઈને તેઓ તેને મળવાને બહાર આવ્યા તેઓએ પોકારીને કહ્યું કે હોસાના પ્રભુને નામે ઈસરાયલનો જે રાજા આવે છે તેને ધન્ય છે ઈસુને ગધેડાનો વછેરો મળી આવ્યો અને તેના પર બેઠો તેમ લખેલું છે તેમ એટલે કે ઓ સિયોની દીકરી બીમા જો રાજા ગધેડાના વછેરા પર બેસીને આવે છે પ્રથમ તેના શિષ્યોએ વાતો સમજ્યા ન હતા પણ ઈસુ મહિમા વાન ત્યારે તેઓને યાદ આવ્યું કે તેના સંબંધી એ વાતો લખેલી છે અને તે જ પ્રમાણે તેઓએ તેને માટે કર્યું હતું તેને લાલસને કબરમાંથી બોલાવ્યો અને મરી ગયેલામાંથી ઉઠાડ્યો તે વખતે જે લોકો તેની સાથે હતા તેઓએ સાક્ષી આપી તેણે ચમત્કાર કર્યો હતો એવું તેઓએ સાંભળ્યું હતું એ કારણથી પણ લોકો તેને મળવા ગયા તે માટે ફરોશીઓએ અંદરોઅંદર કહ્યું કે જુઓ તમારું તો કંઈ વળતું નથી જુઓ આખું જગત તેની પાછળ ગયું છે હવે તેઓ પર્વમાં ભજન કરવાને આવ્યા હતા હવે જેઓ પર્વમાં ભજન કરવાને આવ્યા હતા તેઓમાંના કેટલાય ગ્રીક લોકો હતા મારે તેઓએ ગાલના બે છેદના ફિલિપની પાસે આવીને તેને વિનંતી કરી કે સાહેબ અમે ઈસુના દર્શન કરવા ચાહીએ છીએ ફિલિપ આવીને આંદ્રિયાને કહે છે અને આંદ્રિયા તથા ફિલિપ આવીને ઈસુને કહે છે ત્યારે ઈસુ તેઓને ઉત્તર આપે છે કે માણસના દીકરાને મહિમામાં થવાની ઘડી આવી છે હું તમને ખચિત ખચિત કહું છું કે જો ઘઉંનો દાણો જમીનમાં પડીને મરી નહીં જાય તો તે એકલો રહે પણ જો તે મરી જાય તો તે ઘણા ફળ આપે છે જે કોઈ પોતાના જીવન પર જે કોઈ પોતાના જીવ પર પ્રીતિ રાખે તે તેને ખુવે છે અને જે આ જગતમાં પોતાના જીવ પર દ્વેષ કરે છે તે અનંત જીવનને સારું તેને બચાવી લેશે અનંત જીવનને સારું તેને બચાવી રાખશે જો કોઈ મારી સેવા કરતો હોય તો તેણે મારી પાછળ ચાલવું અને જ્યાં હું છું ત્યાં મારો સેવક પણ હશે જો કોઈ મારી સેવા કરતો હોય તો પિતા તેને માન આપશે હવે મારો જીવ થયો છે शू करू हे पिता मैं आ घड़ी थी बचाव कारण लीधे तो हूं आ घड़ी सुधी आ, आ पिता तार नाम महिमा प्रगट कर तर ए आकाशवाणी थी कि मैं ते महिमा प्रगट कर फरी कर उभा सा घटना थी बीजाए कूते ઈશુએ ઉત્તર આપ્યો કે વાણી મારે સારું નહીં પણ તમારે સારું થઈ પણ તમારે માટે થઈ છે હવે આ જગતનો ન્યાય કરવામાં આવે છે હવે આ જગતના અધિકારીને કાઢી મૂકવામાં આવશે જો મને પૃથ્વી પરથી ઊંચો કરવામાં આવશે તો હું સર્વને મારી તરફ ખેંચીશ પણ પોતાનું મૃત્યુ થવાનું છે એ સૂચવીને તેણે આ પ્રમાણે કહ્યું એ માટે લોકોએ તેને ઉત્તર આપ્યું એ માટે લોકોએ તેને ઉત્તર આપ્યો કે ખ્રિસ્ત સદા રહેશે એમ અમે નિયમશાસ્ત્રમાં સાંભળ્યું છે તો માણસનો દીકરો ઊંચો કરાવવો જોઈએ એમ તું કેમ કહે છે એ માણસનો દીકરો કોણ છે ઈસુએ તેઓને કહ્યું કે હજી થોડી વાર તમારી પાસે પ્રકાશ છે જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ છે ત્યાં સુધી ચાલો રખીને તમારા પર અંધકાર આવી પડશે રખીને તમારા પર અંધકાર આવી પડે અને અંધકારમાં જે ચાલે છે તે પોતે ક્યાં જાય છે તે તે જાણતો નથી જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ છે ત્યાં સુધી પ્રકાશ પર વિશ્વાસ રાખો જેથી તમે પ્રકાશના દીકરા થાવ એવાતો કઈને કઈ નહીં ઈસુ ચાલ્યો ગયો અને તેઓ અને તેઓનાથી સંતાએ રહ્યો તેના આટલા બધા ચમત્કારો તેઓના દેખતા કર્યા હતા તો આ પણ તેઓ તેના પર વિશ્વાસ કર્યો નહી યશા પ્રબોધકનું વચન પૂરું થાય કે પ્રભુ અમને જે કહેવામાં આવ્યું છે તે કોણે માન્યું છે અને પ્રભુનો ભુજ કોની આગળ પ્રગટ થયેલો છે યશા પ્રબોધકનું વિવચન પૂરું થાય મારે તેઓ વિશ્વાસ કરી શક્યા નહીં કેમ કે યશાએ વળી કહ્યું હતું કે તેઓ આંખોથી ન જુએ અને અંતઃ કર્ણથી ન સમજે અને પાછા ન ફરે અને હું તેઓને સારા ન કરું માટે તેણે તેઓની આંખો આંધળી કરી અને તેઓના મન જળ કર્યા છે યશાએ તેનો મહિમા જોયો તે કારણથી તેણે વાતો કહી અને તેના વિશે બોલ્યો તો પણ અધિકારીઓમાં ઘણા તો પણ અધિકારીઓ તો પણ અધિકારીઓમાંના પણ ઘણા તેના પર વિશ્વાસ કર્યો પણ રખે ને ફરોસીઓ અમને સભા કાઢી મૂકે એવી બીકથી તેઓએ તેને કબૂલ ન કર્યો કેમ કે દેવ તરફથી થતી પ્રશંસા કરતા તેઓ માણસોના તરફથી થતી પ્રશંસાને વધારે ચાહતા હતા ત્યારે ઈસુએ ત્યારે ઇસુએ પોકારીને કહ્યું કે મારા પર જે વિશ્વાસ રાખે છે તે એકલા મારા પર પણ મારા પર જ નહીં પણ જેણે મને મોકલ્યો છે તેના પર વિશ્વાસ રાખે વળી જે મને વળી જે મને જુએ છે તે જેને મને મોકલ્યો છે તેને પણ જુએ છે जे कोई मार पर विश्वास राखे अंधारा में न रहे मैं जगत, के जगत में हूँ प्रकाश रूपे आ कोई मारी सा तो हूँ तुम न्याय करते केम के हूं जगत न्याय करने नहीं तो जगत ना उद्धार करने मारो इनकार करे मेरी बात मानते नहीं तो, तो न्याय करना एक है जो बात मैं कही दिवस न्याय प्रकट कर सय कर કેમ કે મેં મારા પોતાના તરફથી કયું નથી પણ મારે શું કરું મારે શું કહેવું અને મારે શું બોલવું તે વિશે જે પિતાએ મને મોકલ્યો છે તેણે મને આજ્ઞા આપી છે તેની આજ્ઞા અનંત જીવન છે એ હું જાણું છું એ માટે જે કંઈ હું બોલું છું તે જેવું પિતાએ મને કહ્યું છે તેવું જ હું બોલું છું